ભગવાનનું કોઈ કાર્ય મનુષ્યના આપ ધાર કોઈ જીવના ભગવાન આપ ધારો ભગવાનનું એક જ કાર્ય છે એ પોતે પ્રકાશનું હોવાથી બીજા કદાચ ગુણો પાર કરે છે લોકોને પ્રકાશની જરૂર છે કે અંધારણ કામ કરે એટલે જીવ માત્ર પ્રકાશ આપે કરે અને પ્રકાશમાં તારે જે કરવું હોય કહે ત્યારે અનુકૂળ આવે છે તારી જવાબદારી ઉપર શું કહે છે શું કે ભગવાન મારી જવાબદારી કરતા કરતા છે આ તો બધા બાળક માટે કરતા હતા એ કરતા હોય તો કરવા જઈએ કરતો હોય બાપ કરે છે આ તો આપણે કરવાનું હોય છે કરતા હતા ભૂળ જ નથી જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી ભગવાન તો ભગવાન જ છે કરતા હતા એ આ તો સભા તમારું જ છે જે માત્રનું પોતાનું જ છે તમે વાવ જોયી વાવ દેશમાં વાવ થાય નહીં ઊંડા આવું તમે કહો કે તું ચોર છે તો વાવ શું કે પછી આપણે હમી જ આવું આ દુનિયા એટલે આપણે કહ્યું તું રાજા છે તમારું પ્રોજેક્ટ છે યુ આર હોલ હોલ રિસ્પોન્સિબલ ઓલ યુઆર ભગવાન કશું થાય તો નથી આ ભગવાન માથે કમાય છે કદાચ હલા કમાયો હું કમાયો કોટ ગઈ કાય નાગો બોલે છે અને તેનું ફળ મળે ફક્ત મહાદુપાય થાય કોઈકની પર આરોપ આપીએ એનું ફળ મળે તો ભગવાન પર આરોપ કરે ભગવાન વિદ્વાન જ છે કંઈને આપે નહીં દે કોઈની પર રાગ દે નહીં ચોર હોય તો એ રાગ દે છે નહીં એનું ફળ સારું કરે ખાડાપુર ની સામે જે બારી પડે પડી જવાનું આપડે તો આ પૂરા આ ભંગ માલિક રહ્યો નથી માલિક રહ્યો નથી આ માઇન માં માલિક રહ્યો નથી આ સ્પીત કોણ બોલે છે ભાઈ સાથે કોણ બોલે છે વિજ્ઞાન છે આખું ધર્મ નો તરફ તો બાર લોકો આવે છે ફેરફાર ના થાય આખી દવા પીવા થતા ફેરફાર ના થાય બરી એ દવા કામ નહી શું કરેન્જ કરે એ ન દવા ખેવાય કઈ ના ખેતા નબળી બધી વીકનેસ જતી રહેન આમાં કલ નિક નબળી નબળી આપડે અપમાન કરે ને રેવાની રાતે અપમાન કરનાર ત્યાંથી ઊંઘી ગયો હોય આખી રાખે આવી દેશ માં પચાસ હજાર માણસ હતી દરેક શહેરો માં કાઢી એના માટે સારા વિચાર આવે છે એના માટે ના આવે સારા વિચાર ખરા વિચાર આવે એટલે પછી સંઘર્ષ એ કારોબાર ને આપણે સારા વિચાર માટે ઓફિસ ના દાદા આવે છે સ્વાભેર નહીં બધા આજે ખબર કઈ પડી આજે મને મારે ત્યાં શેને માટે આવવું પડે હું જ્ઞાની પુરુષ મારે જાતે કહેવું પડે હું જ્ઞાની પુરુષ શું કઈ તેને માટે તેને દેશના માલિક નથી આ વર્લ્ડમાં કોઈ ચીજ નથી કોઈ ચીજ નથી બે ગાળો બે ધોલો મારે શું આશીર્વાદ આપો શું કયું મને બે ધોલો મારે ગાળો આશીર્વાય શું કઈ ડબલ બધી છે મારા બુદ્ધિ તો ના હોય નફો ખોટું શું કહેજ પ્રોફિટ ને શું હોય એ સમજાવો ને કારણ કે દેહ ના માલિક જ નહીં દેહ ના માલિક હોય ત્યારે પ્રોફિટ એમલો આ કોણ બોલે છે ખબર ના પડી હા ઓરિન્જે આપણે બોલે છે આ વાણી કોઈ માલકી વાણી છે પ્રત્યક્ષ સરસ હતી માલકી વાળી વાણી તો બધી બહુ વાળી ખબરી આ તો પ્રત્યક્ષ સરસ પૂછો બધું આજે માણસ પાછા લોકો ટીકા કરવાનું સાધન રાખતું નહીં દાદા ભગવાન આ દેખાય છે આ દેખાય છે જ્ઞાની પુરુષ છે છે તમારે આ વિરોધાભાસ મળે એટલે દાદા ભગવાન આ દેખાય છે નહિ જ્ઞાની પુરુષ છે અને સાયન્સો છપ્પન ડિગ્રી ના કેવા છે ત્રણસો ને છપ્પન ડિગ્રી અને ભગવાન પ્રગટ થયા છે ત્રણસો ને સાત ડિગ્રી હું આમ દાદા ભગવાન નમસ્કાર કરું છું કારણ મારે ચાર ડિગ્રી કૂદે છે એટલે દાદા ભગવાન આશિંદ નમસ્કાર કરી બોલું છું મારે ચાર ડિગ્રી પૂરી કરવામાં અને આ બધા બોલે છે તે એમના ડિગ્રી પૂરી કરવામાં આવ્યું હિન્દુસ્તાન માં જન્મ લીધો એટલે મજૂરો ને પણ બસો ડિગ્રી હોય છે હિન્દુસ્તાન માં જન્મ લીધો અને એના રેગન ને એકસો ડિગ્રી તમે જે ડિગ્રી તમે જે ડિગ્રી ગણો છો એ લાઈફ સાયકલના હિસાબે ગણો છો કે કઈ રીતે ગણો છો આ ડિગ્રી આપ કઈ રીતે ગણો છો એની લાઈફ સાયકલને આધારે ગણો છો કે તેના આધારે આ ડિગ્રી ગણો છો ડિગ્રી આંતરિક ડેવલપમેન્ટના આધારે આ બાહ્ય ડેવલપ છે આઉટર ડેવલપ છે আর રિલેટેડ લેયર ડેવલપમેન્ટ છે શું છે રટ ઇન્ડિયા ઇઝ અંડર ડેવલપ બાય રિલેટીવિપાઈ ડેવલપ રિલેટિવ અમેરિકા ને આંતરિક વિજ્ઞાન બધું શું અહીં પેલો બાબો છે એટલું સમજાય કે કઈક અંદર ફેકો આગળ સોલ જેવી વસ્તુ એ તો આપણા વિષયો આખો વિષય આપણા લોકો નો વિષય ની પડેલી મારા છોકરા છોકરા છોકરા મહિનો પૂરો થવા ડોલર પૂરા થઈ ગયા ઉતા કૂટતા હોય અને આપણે તો પંદરસેમ ગયા પંદર સેમ લાતી થાય બાકી આ લોકો હિન્દુસ્તાન સત્સંગમાં આવ્યા એ ભી તમે સુખી થયા આ સુખ્યા લોકો ના સચ્છમાં આવ્યા એ ભી તમે સુખી થયા હિન્દુસ્તાન માં તો સુપારી માં સુખ્યા લોકો તમે સુખી થઈ નીતિન ભાઈ શીખી છે મહિના ત્યાં રહે છે છ મહિના અહિયાં રહેશે નીતિનભાઈ છ મહિના ઇન્ડિયા માં રહેશે છ મહિના અહિયાં રહેશે અડધું અડધું રહેશે અહી ને ત્યાં સામાન્ય માણસ ની વાણી કરતા કઈ રીતે જુદી પડે છે એમ આપવાનો છો આપની વાણી સામાન્ય માણસ કરતા કઈ રીતે જુદી પડે છે એમ આપવાનો છો આપની વાણી સામાન્ય મનુષ્ય ની વાણી કરતા કઈ રીતે આ વાણી કેવી છે વણતો કેવી બુદ્ધિ થી તો માપ તો એની બુદ્ધિ ફેક્ટર થઈ જાય બુદ્ધિ મતા એવી નથી આ બુદ્ધિ વાણી માલકી હેલા માલકી વાળી વાળી ના માલકીય ગરીવાળી પેલી બુદ્ધિ વાળી વાળી ના બુદ્ધિ ગરીવાળી આખા પુસ્તક અમારો એક જ વાક્ય હોય ને તો એના પર દસ પુસ્તક થાય બોલું તમારે આપું એના પર આવડું પુસ્તક થાય સમજાવ ની ભૂલ દસ હજાર ગાડીઓ ભીર ખવાય દસ હજાર લઈ લીધા તો આગળ ન્યાય કરવા ભૂલ કરી પકડાયો નાયરી કો માં પેલો પકડાઈ ગયો ભોગવે ભોગવાની ભૂલ થી બધા ખુલાસા મળી જાય બધા બધા સ્વરૂપ થઈ જાય સમજે આપડે કેવા આવો ને કે આવો ને બે હોય લેવાનું પહેલાના ઋષિ મુનિઓ માંસ ખાતા હતા એ વાત સાચી પહેલાના ઋષિ મુનિઓ માંસ ખાતા હતા એ વાત સાચી શું ખાતું માંસ ખાનાર ઋષિ મુનિઓ એ વાત કરો છો પછી માંસ બિલકુલ અડનાર નહીં એવા યુગમાં ફરી વારે યુગમાં માસ બિલકુલ અડતા હતા ખેતીવાડી વેતી ના મળે તો ઋષિ મુનિઓ રામાયણ ને મહાભારત ના વખત રામાયણ ને મહાભારત ના વખત ઋષિ મુનિઓ ખોટી વાત હિસાબે માસ ના ખાવું જોઈએ કે ખાવું જોઈએ એ પોતે જ ન્યાય કરી લેવા શું તમને સમજતા આવું હવે આ કોબીજ છે ફ્લેવર નું શાક ખાધેલું નહી ખાધેલું કાપતા આવડે દૂધી દૂધી કાપતા આવડે તે વખતે હાથ ને અસર થાય ખરી કશું હોય તો ના કે આપણું હાથ એટલું બધું સૂક્ષ્મતા એ પહોંચ્યું નથી કે અમે જીવ હોવા છતાં પણ આપણને અસર કરતી નથી માટે હાથ આપણું એટલું સમજ ને સુમતાએ પહોંચ્યું નથી ને તો અરે અરે છૂટી જાય દૂધી સમારતા સમજાય તમે હવે આપણું હાથ જળ સુધી ડલ હોય એટલે દૂધી કાપ્ય તો આપણને અસર થતી નથી માટે દૂધી ખરાય સમજ ને અને મધી કાપ્ય જો અસર ન થતી હોય તો ખવાય જો અસર થતી હોય તો ના ખવાય એ આપણે આપણે ઘરે જોઈ લેવાનું જાતે કાપતી ખાતે મરઘી જાતે કાપતી વખતે અસર ન થતી હોય બકરું જાતે કાપતી વખતે અસર ન થતી હોય તો ખવાય અસર થતી હોય એ ના તો એ ઉપર જ દબાણ લાગશે પરમાણુ તો બરાબર ઇફેક્ટિવ હાર્ટ છે શાકમાં તમે સમજાવી મારી વાત શું કહેવા માં એટલું હાથ મજબૂત થઈ ગયું ભાઈ તો વાંધો નથી મજબૂત એ તો થયું ના હોય તમાર થઈ ગયું કયો ધર્મ બીજા ધર્મો કે ધર્મ અને જૈન ધર્મ એ બંને નાતા કારણ કે કોઈ પણ જીવન કોને ના ખવાય કયા જીવનો માઉ ના ખવાય કારણ કે જે જીવ આ ખેડાએ અરે ત્રાસ પામે છે ભય પામે છે કાપવા જેમ ભય પામે છે એને ના આવડું બધું કળવું જ હોય કાપા જે નાખી ના જાય એને કહેવાય જાય કારણ નાસી જતા નથી એને આપડે કહીએ કે એમને ડરવાના છે એ કોઈ નાસી નઈ જાય અને બીજા જીવ તો અમે અર્ધા તરવા જાય નઈ મકાન કે છે ને તે આપણે ઉઠતા પેલા ભાઈ ત્રાસ લાગે છે એને મારવું શું ખબર જે થશે પામે છે આપણા માટે લાવે અને આપણે તે આપણા હાથ ને અસર કરશે પોતે નહી તો આવરી જ પડશે એમને એમ ગપ્પુ કરીને પી પી કર્યા કરી ખા ખા કરીએ રહી તમે બોટાદ બોટાદ બોટાદ ના આપડે તો અહિંસા નો ધર્મ હિન્દુસ્તાન નો બંને ધર્મ અહિંસા વાળા છે અહિંસા એટલે આમાં દુઃખ ન થાય હું ત્રાસ ન પામ અને જે જીવો બેભાન છે એ કશું ખાવાના લોકો જાય ઓપરેશન કરે છે પાછળ બધા છોકરા બધા ઇન્ડિયા ના છોકરા બધા ખાતા હતા અહિયાં તે બધી વાત કરી ઘણા ખરા છોકરા બન્યા હતા છોકરાઓ સાહાર કરીએ એની જોડે પાપ કે પુણ્ય નો કઈ સંબંધ કરો હિન્દુસ્તાન માં ત્રીજા ભાગના બધા ત્રિપોર્ટ થાય છે પાપ પુણ્ય લેબો કરો અને ખાવાનું જેવું પડ્યું હોય તો પણ આવી રીતે ખા જતું શું કર્યું પાક કુંડની કોને પડેલી છે કોઈ પણ પહેલી જશે પણ તારું પોતાની જાતનું છે સેફસાઇડ તો જુઓ જો તારું હાથ એક્સેપ્ટ કરતું હોય તો તું ખા શું કહે નકમ હાથ પીડ થઈ જશે બધા પરમાણું બધા હું ના શે એમ તારું શેબસાઇ થાય એ તો જો શું કહેવું ખાલી વીમા ઉતારી થઈ બસ મરી જવું મરીદા માટે વીમો ઉતાર હતો નથી વીમો તો નથી મળવું સદાય કઈક એક્સિડન્ટ થાય છે એના માટે જીભજી ભગવાન એક છે કે ઘણા ભગવાન છે ભગવાન એક છે કે ઘણા બધા ભગવાન છે ભગવાન એક છે કે ઘણા બધા ભગવાન છે એક હોત તો પછી આપણને તો કેટલી જાત જાત જાત નામેન્ટ પાર્લામેન્ટ છે તો એ વેગન લોકો મુશ્કેલી મૂકી ઘણા સર તો એકલો હતો કેટલી મુશ્કેલી મૂકી દે એટલે ભગવાન એકલો હતો તો જીવવાનું જ ના મધી સ્ત્રીઓ બાર અમેરિકાની બહાર મોકલી ને અહીં એકલાકે એવો છે નહીવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ અને દરેક માણસને ભગવાન સવારી છૂટ છે એ મહાવીરનું કઈ લાઇસન્સ નહોતું કે મોનોપોલી નથી કૃષ્ણ ભગવાનની કઈ મોનોપોરી નથી મેન માય આ વિધાઉટ માય ગોડ તમારું માય જતું રે આય ને માય બે છે તમારી પાસે માય જતું ગણ છે દરેક આ વિધાઉટ માય ગોડ અઘરું અઘરો રસ્તો હું કઉ છું રસ્તો અઘરો કોઈ બાપ કોઈના બાપની માનોવલ નથી ભગવાન પરમાત્મા છે તમારી મેં રહેલો છે એ જ પરમાત્મા છે ભૌતિક સુખોની લાલચમાં પડ્યા છો ત્યાં સુધી જીવાત્મા છે આ લાલચ છૂટી જાય અને પોતાના સુખ સનાતન સુખનું ભાન થાય પરમાત્મા થાય છે આ તમે આ દેહ છૂટ્યા પછી મનુષ્ય ભાવ ની જ આશા રાખો છો એમ કેમ ભૌતિક સુખો ત્યાં વધારે ભૌતિક સુખો છે ભૌતિક મોક્ષ એટલે શું ગમે છે સુખ ગમે છે એ સુખ કેવું ગમે છે કાયમી સુખ કેવું સુખ્યા પછી દુખાય એવું જ સનાતન સુખ ગમે છે આ તો કલ્પિત સુખ તો હું હાથ મૂકું નહિ ત્યાર પછી ઉત્પન્ન થાય એ સુખ કહેવાય હાથ સુખ જાય આ તો કલ્પિત સુખો મોડા પર દિવાલ ફરી વરાય જાય કરનાતન થાય જયારે પણ જાય છે એ જેને જો મારી પાસે સાચું સુખ સનાતન સુખ હોય ત્યારે પણ જાય દાદા છે ને જ્ઞાન આપી શું સમજાવો ને દાદા જમણ માં શું ગમે છે ભાવ છે ને જમણ માં શું ભાવ છે નીતિન ભાઈ શું ભાવ છે સુખ પ્રાપ્ત થાય છે તને ગભા છે પણ વધારે થાય જે સુખ નો અજીર્ણ થાય દુઃખદાયી થઈ પડે એ સુખ સુખ જ ના ખેવાયું થઈ પડે ચિખન માં સુખ છે એટલે તને સુખ લાગે છે બીજો કઈ પણ આવતો નથી કહ્યું એટલે કલ્પના તમે કરો સુખ આત્મા માંથી છે આત્મા દર્યો સુખ જ ભંડાર છે આનંદ સુખ નું ધામ છે પોતે એમાંથી આત્મા સુખ આવે છે જોયું તો દેશ કયો છે આત્મા શું નીકળતું હોય છે એ ચાવે છે એમ કઈ પ્રજાને મળતું હોય તેથી ચાલતું છે હાડકું આમ દબાવે આમ એ પીડી માંથી પોતાના પીડી માં દોઈ ને તે સુખ આત્મા નો પાર મને ગાળું પડે માર મારે જેલમાં ભલે તો મારું સુખ એક અવતાર સેફ સારી કરી દે પછી અનસેફ નહીં આનું શેકવાનું જ નહીં પાટવતાના વિચાર આવે પતિમાં જાય સુબર સુમરના વિચાર આવે સજ્જનતાના વિચાર આવે સજ્જન થાય ખરા શાળા પર આધાર છે વિચાર થાય માણસનું મૃત્યુ થાય પછી ભાઈ શું માણસ નું મૃત્યુ થાય પછી પછી માણસ થાય ને જીવ હજુ થાય નીકળેલી ના હોતું હોય નહી પકડી હોય સીધો ડિરેક્ટ અહીંયા આગળ હે કોઈ રૂમ ખાલી કરાવવી પડતી નથી રૂમ ખાલી જ હોય એપાર્ટમેન્ટ થયા એમાં હજારોમાં એક બે નાય મળે એપાર્ટમેન્ટ એવા જીવો હોય એને પ્રેત્યો નહીં કહેવાય શું કહેવાય પ્રેત્યો નહી એનો દંડ થઈ રહ્યો હોય વર્ષ બે વર્ષ મળે હું કઈ વાત ના રહી ગયું હતી આવે છે બેન પૂછે છે કે જીવ ક્યારે આવે છે બાળક જન્મે ત્યારે એટલે આપણા લોકો તો શું કે પાંચ બે મહિને જરા આલ માલા થાય આંગો ત્યારે જીવ આવ્યો એટલે શ્રીમંત કરે જીવતો હતો ગરભમાં એ જીવ અંદર દાખલ થવું આ કુ એટલા ટાઈમ છે જીવ નો દાખલ અંદર દાખલ થવાનો ટાઈમ એના ફાધરનો વીડિયોનો ટાઈમ એની મધરનો રજનો કઈ રજ સા એના ફાધરનું મીર્ય અને મધરનું રથ આ જીવ અંગે દત્તાની હાથે ખાઈ જાય આખું અને પિંડ બંધાય છે ખાઈ જાય છે ક્યાં ક્યાં લાલ લાલ ગોળો હોય લોકો નો ગોળો લાલ લાલ કરેલો હોય એની પર પાણી રેડે નીચે પડે ઘરું હે અને તિંડ બંદે આવડો ચાર થી માથી આ વાત બંધ થાય હતો બેભાર પણ આમ તે અંગ પછી આ ઉઠવા પડે જેમ જેમ ખોરાક જાય તેમ પૂછીને જો આજે ફરી ભરી આ જ્ઞાની આત્મા આત્મા કેમ સુધી થાય એવું આ બેન નિર્ભય હંજુરભાઈ એવું બોલાય આપણને કઈક દુખ આપે આવે તો કે કોઈને આપણે કઈક દુઃખ આપ્યું હોય એટલા માટે કે આપણે પોતે ખરાબ છીએ એવું છે માટે આપણને દુઃખ આવે છે સુખ દેના છીએ કોઈ દુઃખ દે તો બદલા નહીં છોટામાં છોટા જીવ હોય દુઃખ નહીં ડાકો ના બધા બ્રાહ્મણ અમને શું કેતા સોમનાથ પૂર્ણ ચોકુળ સોમનાથ પૂર્ણ ચ્રયોગેશ્વર રાણ છોડનું છોડ એટલે બધાએ દર્શન કરવાના મંદિરમાં cinema kar to vevar nahi karvani apola apola chho mara pavne dada pani gaya se to mane kaam to ke ane aapu one aapi de khare na haal bhai dune ne la muni ne aapie dmane ne tha aapie સામે થી મને નહી મળ્યું મેં આપ્યું પણ મને સામુ ન દાદાજી કોઈને એવો વિચાર આવે કે આપણી પાસે એટલે આપણે જો આપડે આપડે મનમાં જીતી દેવું મન પણ ચાલો કે હે આપણે એટલે એટલે જન બાર લોકો એટલે જ જ લઈ લઉં પેલા કિતાબ નું શું લાગે દાદાજી આપણી પાસે હોય આપણી પાસે હોય ને આપણે ના આપીએ તો પછી કોણ આપે નાના નાના હતા આપણે નાના હું નાની હતી અને આપણે કોઈ સગુવાનું આવે પાંચ વર્ષે જરા સારું હોય તો આપે તો બધાને આનંદ આનંદ હતો તો રીતે થયા એનું એવું ના રાખવું કે આમ આમ કરીને છે